કઈક હોવું જોઈએ મનસ માં પાછળ બોલશે ધકો મારશે હેરાન કરશે કોઈ ગાળો ગાળો અપમાન કરશે એ બધું કરાવી ગયા છે પ્રાકૃતિક દોષ છે કેવા પેલું તો બઉ મોટું શું થવું પડે આપડે મોક્ષું છે આપડે મોક્ષું છે ધંધા આવ્યા છે મળે એટલા માટે શાસ્ત્રાસ્ત્ર મુસલમાનો મુસલમાનો ત્યાર કરવા ને કઈ કેટલી કેટલા હતા આપણ વામ કેવાય નહી તો બધા રખડેલ રઘેડ હોય તો પછી કોને સાવધાની એ કહેવાય સોશિયલ સિક્યોરિટી સામાજિક સિક્યોરિટી ના રહે સાઈડ શું કઈ જતી મુસલમાનો જોઈ શકે સારી કે દિવ પાસે છે બધા બઉ તાર મને ફાંકી ભૂલ ના થાય ઘણી ભૂલ્યો છે ઘણા બધા નીકળી ગયા લક્ષ્મી ઉપર લક્ષ્મી ઉપર થી વાત કરી લક્ષ્મી લક્ષ્મી લક્ષ્મી નથી આવતો તમને લક્ષ્મી તમારી દવા ના મળે તમે લક્ષ્મી ગટર માં નાખી ના હોય તો લક્ષ્મી દવા મળે તારી પર કેમ મને ગટર નાખી દીધી આવે ચોખું લગ્યું છે ચાર પેન્ટ જોડતા ના હોય ઘરે ની કોક કોક જગ્યા પેલા આપડે તો હોય હોય બે ટકા છે દક્ષિણ ભારત જવાનું છું ઉત્તર હિન્દુસ્તાન જવા માં ઉત્તર ઉંમર જવાનું વધારે કોઈ દેશ માં વધારે કલયુગ સ્પર્ધે ના કરે એવું નથી આટલું જોખમ સમજી લે તો પછી આ જ્ઞાન તો મોક્ષ માર્ગી છે કેવું છે અને જોખમ હોય તો મને કઈ દે તો એવું કે જાય તમારી પાટલી પૂરો થઈ હોય તો મને બહુ દાડો ખામી બંધ છે મારું કરવું પછી વાંધો નથી પાતલું છે હિસાબે છોડવું તો પડશે ચોખટ નહી કરવાની આપડે મને કઈ જયારે પાતલો રોગ છે જરાય ઉપયોગ માં આપડે આપડે આપડો ઉપયોગ ઉપયોગ શું કહ્યું પોલીસ લઈ જાય છે માટે આપડે જઈએ શું થયું પોલીસ વાળું લેણદેણ પોલીસ વાળો આપણે પકડી જતો હોય એવું હોવું જોઈએ રાજી કેવું પોલીસ વાળું પણ ના ગમતું રાજી નઈ ને પોલીસ વાળો પકડેલો હતો ગુનેગાર નથી શું કહ્યું પોલીસ વાળું પકડ કરે હા એવી રીતે બને એના માટે તમે ગુનેગાર પ્રકૃતિ ન કેવાય કેવું શું રાજી ખુશી રાજી આ પોલીસ વાળો કોને કોઈ પોલીસ કહો પોલીસ વાળો કોને કહો વૃત્તિ ને પોલીસ વાળો પકડે આપડે જેલ માં જવું ના હોય ના આપડો સિદ્ધાંત કંઈક નથી જ તેવું બધા પોલીસ વાળું પકડી લઈ જાય તો તમે ગુનેગાર નથી